ंड प्रश्न पूछो जे जीव मत पंच विषय जीवे बाह्य पंच विषय ने भोगवत हो जयरे बाह्य पंच विषय योग न हो તેના જે મૂળ તે જ વડ ને લીલો રાખે છે અને બીજા સર્વે મૂળ ઉખડી ગયા હોય જો એક વડવા એ પૃથ્વીમાં ચોટી રહી હોય તો પણ એ વડ વૃક્ષ લીલું રહે છે मुक्तानंद स्वामी करो पथार्थ सामधान पी श्रीजी महाराज बोला बड़े जारी अवस्था वर् भक्त ने उपम ने बड़े, ने, जारे उप्षम बड़े ने, पंच विषय जन्मवर्ण नई जे जेवी साबरमती जे नदी वेहती हाथी घोड़ा वृक्ष नहीं दृष्टि करे तारी जन्म देखा हो जन्म विसरी जाए विस्तृति भक्त ने वर्तू हो ત્રણ દિવસ સુધી ઉજાગરો પંથ કરાવી બે ને ભેળા કર્યા હોય તો નિદ્રા ને મારે એકબીજાના રૂપનું કે સ્પર્શ સુખ ભગવાન ને સમર્થ ઉપશમ ને પામા છે તો પણ કોઈ જાતની વિષય ની ખબર રહેતી નથી તો જે જ્ઞાની છે ને પરમેશ્વર ના સ્વરૂપ ને ધ્યાને કરીને ઉપશમ દશાને પામું છે तेने पंच विषय के करे, करे उपाने पंच विषय जन्म मरण हेतु એમલી છે બનેલી છે નહી બોલ એ તો પાકડો પાઈયા કાલ ઓ તો જ નતાલ તો આમ ચાર ખાઈને નહી તો બાય જઈકડી નકતી તો બોલે વાળા જમીન વાળા કાપ હોય તો મો જાનું અબે સવાજ મને જો તો બુઝરો નથી એનું શું માંરા છે એનું મોલ છે એટલે ખોટ ઓરાના પાસે ભરી કરે આને એનું બોય અલગ જ બાર કરી પડ્યું છે એવું એયા ફોન નહી એનું જે છે તે તો ગાના હશે ઈત ઓલિટ બ્રજ્ઞા આપણે ખબર છે એટલે તમને ઉપર મારતા હોય તો બચાવર છે એવો એ જીનો બદલાય jas શાધં કાદીણ ખાબણ દ્ંઓણ ખા�િણ ઙંંળુ કાંજ કાજણ કાંંલાણ માગીણ, જેડાગ�ાગાણ જીડાાખાંિં ઔ� જગત નો હા જાય ન તમારા લાભ નો પ્રશ્ન જે ભગવાન મહાત્મા ભગવાન ના દર્શન િમડ િરી઱ મં િઝડ હાચ્રલગ ૾ાજે હૈએ બેઓળ જાચ્ર ઀ટુ઱ગ ંખ આપદી હરટ દાાહણ સ્ટાફા ગ�2016... હૈ ખ તસમા આપણે આપણે લેવા નબરો સુલીયા આરા પોળી બરી બરી જી મહારાજના દેવ તનમતિ સય મારો શી અનંદી જો બરાન નકરા સાપન ઓ શી હાથી પે લેવા જી વા સીર બોલ જી હો ઓ યાર ઓ સંજી આખી સવારે હું ડર્યા હું આખી સવારે હું ડર્યા હું જાવું જતી મારા ઈંદર આવવાનું આજે તમને સેવા કયુત કીધું હે મનમાં જ્યા નિકો ઓ વાનો અમારા દો પ્રશાસનમાં બધા એલાય દો નઈ હોય પૂજામાંથી પરમર એ બધા જીના સવિન હોય હતા એ કે જે તો ઉત્તરિયા તો એકદમ હોય નવ નવ दाता આજ જે નતો બોલ બદલાયું આમ નીકળ્યા પછી ગરીબ વાર એમને બોલ અને ચોધો પાંચ જણા બીજા નવા ઉભા નીકળાય પછી મારે બગાડવું હોય સુધારો કરીને બોલે આપણે યંત્ર થઈ મંજૂરી અને ગોળી પૂછવા જવું સાથે મગજ ને તકલીફ આપવા તમે એમ કરે તો કે શું કરે ભાવે મરી ગયો મારા ભાઈ એમાં આવડામાં મોટો દેખાય છે બહુ મજાનો પરાવર છે ખબર નથી જીવ એટલે જીવ જમ દૂર નથી ઇતલી છે તો કેમ નથી આપણે આવી જવળ લેતા લંગોડી જે બાર જગાતો આ શું ગુના છે માથે ડબો હોય તો તમારે સમય છે વિચારો ને યાદ રહેજો આપડે પાછા અને પર કે ભાગત કિયાર દ્વારા હું બોલું ને ભગવાનના ભગવાનના બક્તને સorajatri દર્શન કરવા જેમના નિર્ગમ બ્રહ્માર્તીઓ જેઓ જે ભગવાનના ભક્ત એ ઉત્તમ દેતા આયે છે અમને જન બાતે છે જીવ સેવા માન્ય છે ઓ લ્યો તો આરોહણ તો કોઈને નહીં દમતો હોય બુ એ પ્રમાણે એની દવા તો જવું જન્મ મરણ ના ભાવ ટાળો વાળો તો એમને એ માની સેવા પાછે જે સેવા કરાવેલી એ તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોજરા કરી નહી દે. એ માની પુરુષને પાછે સેવા દાતરી કરાવે પણ નહી. અને ભણનો રાજી ખોટો જો એ માની પુરુષ પર હોય તો માની પણ ન હોત. માથે ધણીનું બંધ કરો જે સેવા પાછે. બધું જો તને દોય નહી હોય. જો તને ન હોય તો એને ભાઈ કો ખાઈ લેવો. આપણે કોઈ માં જવું શું છે અનુભૂતિ <laughs> જીર છે મારા હું જોવા ના મેરા પાઉટ એના બોસ જોયા લઈને બરો અને બોસ નું બાજુ શું જોવા ઓનર સનતરા જો મહી દીવા નમ રૂમ નંબર થી મારે યાદ બરો આ બોળો મને લખી બોલવું નથી કરતા <laughs> કરતા <kład> પછી કરે ભગવાન ને આપણી દરિફ જેટલી આપણે આપણે બોલ્યા એટલે આવો આવો ભાઈ કાર્ય કરે છે મારા ન હતો પણ હતા એની સફારી જેનો દરરોજ એ બંદે મરોડા બાય જંગલો આ મારા જંગલ એ આપ અરમજીઓ બરના બંદી આલો મરોડા જે આ બંગો કેરા આ પડીરા બોલ દેવાઈ વાત છે નો કમનજા માતા ભાઈઓ ને નહી બહુ બારનો બહુ એટલે મારી આપડા ઘર કોઈ જૂના બજે આનું રુબત નાતાલી આ પ્રોડક્ટ નું સાબ બહુ ખાઈને ખબર પડ્યો સાહબ તારો રટન જાઈ જશે હવે ભસવા ગયા નહોતા મારી માં પેડના હવા લાંબા પૂરા એને આમ તમે અહીં ઘરે આવો છો સમય ભૂના તુના બળડા નખું ડાળું એરતાબીમાં બધું ફરતું છે ને સકળ મરાય મરાય છે લે આ રવિજાન છોડે આ પરિવાર ફૂલા ગોયા ખાખો છે તૈયાર આ બધું ઓલકારે દીધું એ દેલ્યો પર બળ સબત આરાસિયાયો તમારું બોલ દે ને બટતા તો બકાવ ક્યાં રીતા ન કરું લોકો ઓય દીકરો આરામ એવું બોલ ન બોલા બોલા આ મકન મંદિર નું નામ ઓ ધર્મ ના સદે દેવી આ સચ્ચ કોતા હતા મકન મંદિર એક બાજુ ન જવાનું ભગવાન માલે સામે તમારે રેણ કરવું હોય તો ચૂકું કાઢી નાખ્યું રહેવા દો ના જુને આ જગતનું બધું હું વાત કરું પણ જોડાણ બહુ અને જોડાણ બહુ જોડા અનેજરે જોઈએ અધાર અધા દાદુ ઓ આજની કોઈ ના પાડે મારાથી ભને એને ન બોલે એને જાય પછી પોતાથી જુદા પાડવા હોય તો એના કાપ લેવા હોય અને હમણાં નખતા બધું મારી મારી કામ લાગે પુરાણ ભણ લેતો આમાં મોલિયા બા નજીક ગામ બોલા એનો બહુ મોટો કામ હતું ને જરાક સાનો વળી કે ડોક્ટર ફાલતા રો ને જઈને જજામાં જજામાં તો ઓર્યા જાય જઈને મોખમડે ભગવાન થાય વાવું ફોન કરી તૈયાર કરે અને ગુરુ ની જે વાગતી હોય ત્યાં ગુરુ તો અહીં રહી જાય ત્યાં તમારા હાથમાં આંખો આવી ગયા એ મને હજી ચાર છ મહિને બાદ કાઢું પોટ લે એનું કામ હવે જો નવરાત્યા હોય તો દેવ પ્રસાદ પેલું આવ્યું આત્મ સત્તા એટલું બધું ન હોય આ આપણે બધા બુદ્ધિ હોય પણ લાવવું પડે મોઢે તું તો બોલે અમને બુદ્ધિ નથી એવા જ આવતો તો બુદ્ધિ કયા હોય જેવા અમારા ગમતા માં વર્તે છે તેવા તો પરમ તથા સાંખ્ય યોગી અને કર્મયોગી પ્રસંગી એ પણ અમારા ગમતા માં નથી વર્તતા કપટી હશે તો એમને કોઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમાંત તથા મોટેરા તેમવું પણ સત્સંગી ને અયોધ્યા વાસી ની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે બીજી વચનામૃત એવી રીતે અમદાવાદ નું ત્રીજું વચનામૃત અમદાવાદ ના વચન બરાબર છે ને અમને બોલું તમને તમે ખો કઈ લક્ષ કરવાની વાતમ કરવું સ્વામી શ્રીજાનજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના પડિયા ની માયલી હાથમણી દ્વાર ઓરડા ની ઊંચી ઓછરી ગાદીત ઢોલિયો मुनि तथा देश देश हरिभक्त सभा भरा बैठी श्रीजी महाराज परम पूछू जैसे પરમેશ્વર ના ભક્ત ને ભગવાન ની ભક્તિ માં વિઘ્ન થાય નહીં સમજણ કેવી સમજણ છે ઉપાધિયો વિતમણા હોય છે એમાંથી સાચી ભક્તિ લેવાય ન જાય ભક્તિ કરતા દેશ કાલ નો અર્થ કઈ નથી આપણે જે સ્થિતિમાં હોય એને આપણે બરાબર માની લીધી એટલે આગળ વધવાનું મતે પણ એ ઠેર મધ્યપ્રદેશ માં રહી પણ તે મારું શરીર બધું ચાલે ઉભો બે બે ચા એ સાધુ ને બે ભગત મારે ક્યાંક જવું હોય સાધુ ને લઈ જવું પડે ભૂતલામ કોણ મંદિર ન મળે કઈ ન મળે બે ભગત ને બે હેર્યા ત્યાં સાધુ ઉ પછી ત્યાં ગયા ત્યાં લોહો હતા પૂછો તમે ભાઈ એની સહી લેવાની અને હું એ હવે એના થી અજાણ્યો પેલું ઘર પૂછી પૂછી પૂછી ને ખોયું એકલા લોટો છોપડો હતો વચન કરતા જોયું જય સ્વામિનારાયણ પપ્પા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તમારી પાસે કામે આવ્યો મારું હું કામ એટલે ઉતરો એમ કેતા નથી કઈ નઈ ના એને એમ કે માગવા આવ્યા એટલે એને તો એ જ આંખ માં દેખાય બાબા વડીલો કાયદા કાનૂન તમારે શું કરવું છે પછી એક થી સમજાવવું પડે સમજાય બેઠો એમને હું આરતી વારતી કરશું અરે બાપા આરતી તો કરવી જ જોઈ ને મેં ગયું આપણો ધર્મ બાપા માટે બીજા કોઠી હોય મોકલા ધ્યા બે કુંડલાનો કોક હતોણ હતો અને તેથી ખાદી ના રંગ બહુ ખદી નું પહેરેલું આવડત હોય હું ઉત્તર દઈ શકું તમે પૂછ્યો અને મને આવડાય ગરીબ વાતો વાલી પણ એવડાય ને હારી લાગી સવારે બધો વહેલો આવડે અને અમારે હાથે રાંધવું પડે એટલે અત્યારે હાથે રાંધવું પડશે તો ગામડા લુકડા વાળા ન હાલે આ એક સાધુ પણ મારા થોડા છે મારે સાથે કરવું પડે મેં એને બરાબર હે મારી પાસે આવી મને સ્વામી ભૂલી થઈ ગઈ તમારી તમે આવ્યા ને મે સાધુ રખડતા હોય તમે નહી એટલે તમે ઓળખો નહીં ખોટું નતું બધું પછી વાત કરી સૈય કરી નથી મને ખબર રોકાવે રોકાવ આવે કોંગ્રેસ એ મારા જ શીખજો બધું भजे एक तो दृढ़ वैराग्य जो है बीजे आत्मनिष्ठा जी न हो तो जय गु भक्तियों जाने से दुखदाय जाने से बुद्धि भ्रष्ट थी जाए રાજકોટમાં હતા તમે ઇન્દ્રજીભાઈ દોરા નો અને હોય બે ત્રણ સાધુ પડે લાગે રાખે હું આ કરુગડા તૂટી જાય ને ગરીબ માણસ હું નહી દોરાનો જ વેપાર કરતા અને તે બી માથે એવા હતા નીકળે ઘેરે ઘેરે બેઠા જાય અને લઈએ છોકરા સુખી જયપુર નું મંદિર થાય પછી આ સાધુ મહિમા ગાયો એટલે એની પાસે જેટલું પૈ પૈ હતું એ મંદિર માં કૃષ્ણાર્પણ કરી મારે બીજી મૂડી ને શું કરવી તો અમે તમને કહીએ છીએ બીજા જો પણ તમારાતપુર કાયમ રહેવું અને અહીંયા તમને રોટલા મળે રેવાનું મળે અને બધું કરવાનું એટલે જગત ની ઉપાધિ થી દીકરા તમે ઈ નો સમજે શકો અમારા માં એ જુદી વસ્તુ હોય તમને કેવાય નઈ પહેરે ઓયલાનો પાટો કોણ પગલાવે એ આ જુની વાતો જો આજ તો હોય એમાં ન હોય નહી પછી વચન ના કમાશીભાઈ હતા નહી પણ એનો ખોટલો હતો પાંચ દંડવત કર્યા પગે લાગ્યા તો ગુમડું થયું ગુમડું ત્યાં જો કમળ શીભાઈ છે કમલિભાઈ સમજી ગયા બાપાનું બરાબર હાંચવા તો લાગતો નથી બાપા હું એક માણસ આઈ ગોઠવી ના ના હો આ ભગવાન સાધુ છે એની વચ્ચવા આપડે રહીએ છીએ ત્યાં બાલ નો માણસ મને શું કરે કમળીભાઈ બે ચાર થી રોકાણ બોલાવી કર્યા હોય ને એના મગજમાં જ હોય આજે હોય ને તેને કઈ કોઈ નથી ફલાણું છે પેલા કમળ શિંભાઈ બીજા ત્રીજે દિવસે કે બાપા હડાકો તો મારે હણા એમ કરો હું તમને હિસ્સા બદલ લઈ અને ત્યાં તમને હું બરાબર હા છું ના ના હો આ ભગવાન સાધુ છે બધા તેની વચ્ચે પડી જવાનું આ બધું અઘરું છે આપડે કઈ સમજ્યા નથી નમૂનાય નથી નમૂનો ક્યાંય નમુને શું એ અંદર જે ભાઈ ને મેં બહુ દેખ્યા મારા ગામ જવું એટલે સ્ટેશને જવું પડે ને એ ઓળ વાન વાર લાગશે હું તને મૂકવાનું સ્ટેશને ઠેઠ લઈ મૂકવા જાય અને ઓ ગામડીઓ પરંતે જવો તેવો હોય કે આપડે હું અત્યારે જુનાગઢ માં છે એમ દીકરા દીકરા હિરાચંદભાઈ નો બિચારા નો પક્ષ કરે જાદુજી ના જમાય પાછો આ તો બધી છે બધાય ત્યારે કલ્યાણ ની હોય તો બરાબર મેં કામ આવે શું આયું મજે માટે ભગવાન ના ભક્ત ને આત્મનિષ્ઠા બે શબ્દ થી શું આપણને સમજાવે એમ આપડે જાણવું જોઈએ શરીરમાં દુખ હોય આત્મનિષ્ઠા હોય શરીર માં સુખ દુઃખ આવે આવે તો ભગવાન ના માર્ગ થી આખો પાછો ન કોઈ નો વાંક કાઢવાય આપડે અંદર અંદર શું છે પેલા ગોંડલ નું કુવા હોય પાણી ભરવાના ક્યાં દરેડા હોય બધું હોય હવું ધીરે ધીરે પાણી ભરવા જાય પછી કેવાય છે કોઈ વાત જાણવી હોય પાણી ને સેવડે થી બે અમારે એવું છે ગામ માંથી મંદિર માંથી આવી હવે મંદિર માંથી પણ વાત અમારી પેલા બૈરાવ માં આવી છે वैराग्य आत्मनिष्ठा न हो तो निर्विकल सामी थी हो रहे त्या सुधी सुख शांति रहे जय समी बाहर निशरे ત્યારે નારાયણ દાસ ની પેઠે નારા પદાર્થ ને જોઈને ચાળા ચોકવા માંડે નારાયણ દાસ ઉપાયો આજે